જયસ્વામિનારાયણ વ્રજગોવિંદ્રજગોવિંદ ગોવિંદમ પ્રતિહિત ક્ષતિ ડુકૃકરણ ગજ ગોવિંદો ગોવિંદમ અંગલિત પલિત દશન વિહીન તુંડ વૃદ્ધો યા ગૃહીવા દી નમુંશા પિંડોવિંદ જ ગોવિંદ ગોવિંદમ અગ્રેહને પૃષ્ઠે ભાનુ રાત્રો ચિબુકસમર્પિતુ કરતલભીક્ષરુતલવાસ તદપી નમુચાશા પાશ ભજ ગોવિંદોિંદ ગોવિંદ ભજગોવિંદોવિંદ ગોવિંદ અંગલિં પલિતા મુન્ડ જાત વૃદ્ધો યાદી ગૃહીવા દંડ તદપી ન મુંચ્યાશા પિંડમ शरीर गली गांत पड़ी गया लाकड़ी ने टेके चालू पड़े एवं वृद्ध अवस्था आई तो पड़, आशा तृष्णा वासना नो पिंड छूटत नहीं गोविंद नु भजन थत नहीं तर प्रकार पुरुषो सम आगला प्रवचन में जुद्ध प्रबुद्ध प्रबुद्ध प्रबुद ए बीजा दुख जो बीजा परिस्थिति जो विचारे ने ने साचे मार्गे चा खोटा नो त्याग करे बुद्ध पुरुष ये दुख आठ ठोकर लागे विचारे आने खोटा मार्ग नो त्याग कर साचा मार्गे जीवन जीवे तीजो ये अबुद्ध छे। विचार गम्मे दूख आवे, गम्मे विकट आवे। तो पन ये कई विचार तो ज नहीं गेट जीवन में दुःख आए गट परिस्थिति आए तो यहाँ जीव विचार विचार तो नहीं खोटा मार्ग न्याग कर वर्त नहीं मूल बात है विचार विचार वो ओर बहुज महत्वनुम अमेरिका जापान जर्मनी पाना। के जी रीते विकास पा कि बीजा देशों विकास पमी रहा है पाचड़नी विचार ताकत है विचारे के आप प्रश्नों मूलभूत के तकलीफों शू शू है ये कई रीते दूर कर दस वीस पच्चीस तीस वर्ष पी शचार कर यिस्थिति नए इना पगला भरे एट्लै राष्ट्र सुखी थे समृद्धि दृष्टि अपना देश में आप विचार दीद शू थे यचार कोई लोग करताज नहींप बॉटम सुधी સૌ પોતપોતાના ટૂંકા ગાળાના સ્વાર્થમાં જ રીમા કરે છે દેશનું શું થશે પ્રજાનું શું થશે ઇવન સંપ્રદાયનું હિન્દુ ધર્મનું આપણા મંદિરોનું શું થશે એ કોઈ વિચાર કરતું જ નહીં આપણી તકલીફો કેટલી છે કઈ રીતે રાષ્ટ્ર ચારે બાજુથી ઘેરાતો જાય છે એના માટે કોઈ વિચારવાનું આવતું જ નથી અમારો સ્વાર્થ ક્યાં સિદ્ધ થાય એ જોવે એટલે આપણે પછાત છીએ એટલે આપણે ગરીબ છીએ એટલે આપણે માર ખાય છે એટલે જે કોઈ રાષ્ટ્ર સમાજ સંપ્રદાય ધર્મ के एक व्यक्ति जे विचार से नही जीवन में क्या तकलीफों अंत नहीं व्यक्तिगत रीते विचार कर मूके एट शंकराचार्य जी आ लख्यू कि आपने शाटे आज मनुष्य जीवन मिले एम शव शू करवाविचार करवा सरस बात शरीर दर्शन थी शंकराचार्य जी कहे एवं के लोग हाँ कि जे विचार हो जीवन में शुवा जीव। थोड़ी वार्ड विचार बाढ़ तेरे शु के ना, ना, ना निशा भणवा शुरुआत कर जो विचारो थोड़ा હજી હમણાં જ ભણવા જતા હોય એવું જ લાગે છે કેવું બાળપણ હતું ગેલી દંડે રમતા કોઈ ચિંતા નહોતી કોઈ ટેન્શન નોત જોતાના જુવાન થયા જુવાની ફટાફટ ક્યાં ગઈ કલ્પના નહોતી એવા બાળકો આવ્યા એને હજી ખોળામાં લઈને રમાડતા હતા એ દિવસો હતા તમારે એના ખોળામાં છોકરા આવી ગયા અને માથે ધોળાવાળા આવી ગયા ગટપણ આવી ગયું અને કાનમાં શબ્દો પડવા માંડ્યા દાદા અહીંયા આવો ને કઈ વાર લાગી જુઓ 40-50 गति के पचास वर्षो साइ वर्ष कई खबर छई जटिया जुआनी और गई चटकती चाल Hmm, जुवा गई जटिया जुवानी गई चटकती चाल पाड़ता चाले पड़ी गई टर्दू कवि बहुत सरस नजर कर जुर्यो पे नजरकर ए जुर्यो पे એ સેવ કે સીમટે સફરજન સફરજન હોય ચીમડાઈ જાય પછી કેવી કરચલિયો પડી જાય કેવું થઈ જાય છે એની ઉપમા દઈને કવિ આ શરીરને સમજાવે છે કે આ શરીર એ સફરજન જેવું લાલ ટમેટા જેવું હતું પણ એમાં જુરિયો કરચલિયો પડી ગઈ જુઓ તંગ ચામડી હતી ચામડીઓ ઢીલી પડી ગઈ કરચલ્યો આવી ગઈ શરીર ઢીલું પડી ગયું એની વાત કરે છે એના ઉપર નજર કર ઉપમા બહુ સરસ આપે છે નજર કર જુરિયો પે એ સેવ કે સિમટે રૂખ પે દેખાવ પર એ વો બિસ્તર હે જીસ્પે દમ તોડા હે તેરી નવ જવાની દમ તોડા નવ જવાની તારી નવી જુવાની એનું અહીંયા મોત નીપજ્યું છેલ્લો શ્વાસ લીધો છે આ બિસ્તર છે જુવાની મૃત્યુ થઈ ગયું છે કે આ બિસ્તર ઉપર પણ ક્યાં ગઈ જુવાની જો બધું ચાલુ ગયું ये गडपण न विचार करने गडपण आवे ये दुखरूप करता है जे वात छे, छे। की गडपण आयो तो पन वासना न गई एनु दुख छे, ये बात अंकराचार्य जी करें तदपी ने मुंचक चाशा पिंडम तो आटल शरीर व्रद्धय तो वसना तृष्णा आशा पिंड छूटल वृद्धो पग ने आम फाड़िया बैठा था जरो अवस्था एम कवि का थी निकला, के दादा ने पूछू दादा ने जब मैं बापा ते को हूं कवि काग हो हा कविराज ते पूछ एट कहू छू ते कम छो के शू कहू बापा જ્યારથી મારી જુવાની મને છોડીન ગઈ છે ત્યારથી મારા ઉપર જે દુઃખ ઉતરી પડ્યા છે એની કઈ વાત થાય એમ નથી પણ કવિરાજ તમે ગામડે ગામડે નહેડે નેહડે દેશ પ્રદેશમાં ફરો છો તો મારું એક કામ કરશો તો કે બોલો દાદા તો કે બધે ફરો છો પણ એમાં જો ક્યાંય મારું जो बनियों जुआनी तस्ता में क्या भेड़ू थी जाए तो ये मार संदेश आपज आपसो तो आपीश जरूर तो घर तो साबड़ो के जो मरा दुखड़ा रे जो बनिया ने ए के जो मरा दुखड़ा कयाई मरी डगम गडो लेगलो रे भरात ए हयू मरु हाथ रहे नही काने हंभा तू जो बनियान के जो मरा य दुखड़ा बात तू કેજો મારા દુખડા ની વાત જોબનિયા મારા દુખડા ની વાત બાપા કે મારી જુવાની હતી જુબનિયા ને કેજો તું જયારે અહીંયા હતું મારા પિંડમાં ત્યારે પંદર પંદર ફૂટની દિવાલ છલાંગે ઠેકી જતો બળદ જવા પ્રાણીને પણ જો કોણી મારતો તો ભા કઈ ને નાખી દેતો એવી તાકાત હતી પણ આજે ઉભો હોઉં તો બેઠું થવાતું નથી અને બેઠો હોઉં તો ઉભું થવાતું નથી બે ડગલા ચાલવા હોય તો ચલાતું નથી દ્રગ દ્રગ નહીં જબ ફગ લગભગ જમ અનુસર કઈ સમય નથી સમજ્યું આ ચારણી સાહિત્ય દ્રગ દ્રગ નહી તેજ દેહ ડબ જગમ દ્રગ દ્રગ નહી આંખ આંખમાં હવે તેજ રહ્યા નહી દેહ જબ ડગમગ હવે દેહ ડગવા માંડ્યો અલગ ડોલગ થવા માંડો પગ પગ મગમગ અલગ પરમ પગ મૂકવો હોય ક્યાંય મુકાઈ જાય ક્યાંય અલગ પરમ મગ એટલે રસ્તો રસ્તે ચાલતા ચાલતા પગ પગ મગ મગ અલગ પરમ ત્યાં જુદા જુદી એકી બે પગ રમવા માંડે છે ચાક ચાક મુખ દાંત બચન જબ ફગ ફગ દાંત કેવા હતા કળી જેવા દાંત હતા બધા ડખડી બહાર નીકળી ગયા ફર્નિચર બધું વેચાઈ ગયું બચન જબ ફગ બોલી ફગી જાય બોલવું હોય જીભલો લચો વળી જાય કઈ બોલવું હોય કઈ બોલાય જાય કઈ જમ અનુસાર લગભગ જગારામ હવે તો શું થાય છેમદૂત ની સાથે ઝઘડો હાલે છે હું તને લઈ જાઉં મારે નથી આવવું આ ઝઘડો હાલે છે આવી વૃદ્ધાવસ્થા છે નરસિંહ મહેતા એ બિચારે લખ્યું તો ભગત છે ને પણ ઘટ પણ છે બહુ હેરાન કરે અત્યારે તો ખબર પડે નઈ ભાઈ આમ અત્યારે જીવવાની હોય ને એટલે ખબર ન પડે ઉંબર તો ડુંગર થયા અને પાદર થયા પરદે ઉમરો હોય ને ઉમરો ઘરનો એ ડુંગરા જેવડો લાગે ઓળંગો હોય ને તો કેટલો વિચાર કરે માંડ પગોલી બાજુ દાય એટલો ઊંચો કરે તે આ બાજુ પડે પાછો ત્રણ વાર પાછું રિવર્સ થાય ઉંમર તો થયા થોડો આવડો ઉમરો હોય ડુંગર જેવડો લાગે નરસિંહ મહેતા અને પાદર થયા પરદેશ ગંગા તો ગોળી થઈ ગોળી તો ગંગા થઈ અને પાણી પાણીયારે પાણી ભરી ને પીવા જવું હોય તો જાણે હરિદ્વાર કાશી ગંગાજી જવું ને એટલું આગું લાગે ગોળી તો ગંગા થઈ અને અંગે થયા ઉજળા કેશ ક્યારે ઘરી ગયું ઘરમાં ખબર પડી ને ઉભા થઈને પાણી પીવું હોય તો એક લોટો પાણી ભરાય નઈ કેવું ગઢપણ નું દુઃખ છે નરસિંહ મહેતા કે ગઢપણ છે આવું પણ એના કરતા હૈયું રહે નહી મારો હાથ હાથ હૈયું રહેતો નથી કારણ કે શું આવું થયું છે તો હજી એમ થાય છે હું હળી કાઢી લઉં હજી હું ક્યાં ને ક્યાં આટા મારી ક્યાંક ને ક્યાંક જોઈ આવું જોવાની પાછળ રાખી દઉં એવા ઘોડા ચડે ગઢપણ માં તો જે ગઢપણ હોય ને એ વિચારે તો જ ખબર પડે આ ખાઈ લો ને તે ખાયલો ને એવું બધું બઉ થાય અને કાને તમારે હવે ઘટપણ આવેલા કાન જતા રે ભર ઊંઘમાં સુતા હોય આપણે અને બીજો ઉઠી ગયો એનો ખાલી પગનો સેજ આમ હહળ થાય ને તો આપણે ઉઠી જાતા એવા હરવા કાન હતા એમાં સંભળાતું અને હવે કાનમાં મોઢું નાખીને બોલે ને તોય કઈ સાંભળાતું નથી બોલો ઊંઘમાં સંભળાય જતું હતું અને જાગતા કાનમાં મોઢું નાખીને બોલે તો કઈ સાંભળાતું નથી પણ એનું દુઃખ કરતા દુઃખ મોટું એ સાંભળવાની ઈચ્છા જાતી નથી હળિયું કાઢવાની હરવા ફરવાની એ જોવાની જે અંદર ઝંખના છે ને એ જાતી નથી એનું દુઃખ છે અને પાછો ધોખો હોય કે મને ઘરમાં કોઈ કહેતું નથી હાલો બાપા તને હાલો હવે આ ડોહાન લઈ દઈ ને શું કરવું પણ આને ઈચ્છાઓ ગણી છે તમે જોજો ઘરડા બધા વાત કરતા હોય કઈ સાંભળતા ન હોય ગામ ને બે બાપા બેઠા ધાબા બે ને ધબો ને મહા કાન માં પણ સાંભળવાનું તમે ખીભ ની લવરી બધું બહુ વધી જાય બોલ બોલ તો કરતા જ હોય એ બધી એની વાતો જાણ્યા જેવી હોય બધી વગર ટિકિટ આપણને મનોરંજન મળે જે બે બાપા બેઠા એના પગ બાંધી જોઈજ મજાની વાત વાતો કરે છે સાંભળે ખરા મજા કરે હોય એક દો ગોયલા આ દિવાળી આવી હો દિવાળી આવી દિવાળી એલ હોય કે હા ઘરવાળી એ હા હા દિવાળી હા ઘરવાળી એના જે તો બાપા ત્રોબા ત્રોબા હા બટાકા ત્રોબા હા બટાકા ને બોલો ત્રણ વાર ચોખટ કરે તો આ યનુન એનું જ પકડી રાખે હા બટાકા ભાવ બહુ વધી ગયા અરે ડુંગળી નાય વધી ગયા છે તમારે ઓછું કાનમાં ભૂંગળી નાખો પાછી રચના બઉ સરસ કરે બધા વાત ને વાત જોડે ખબર નહીં એને શું હું મને ડોક્ટર કે છે તમારે ઓછું સંભળાય છે કાનમાં ભૂંગળી નાખો પણ મને એમ થાય છે કે આ નવું ટેન્શન ક્યાં નાખું ટેન્શન એ હા હા ટેન્શન ટેન્શન હા પેન્શન મારું પેન્શન હલવાનું છે કે તું એટલા રણછોડ ઓફિસ તો કે નારે ના હું તો પોસ્ટ ઓફિસ એમ મને એમ કે તું પોસ્ટ ઓફિસ જઈ ગયો તો કે નારે ના હું તો પોસ્ટ ઓફિસ આવી ગયો હતો છે ને જમાવે વાતનો મેલ છે દાડમ કળી જેવા દાંત ગયા ને આ ભોજન નથી રે ચવાતું લાકડી ને ટેકે ડગલા ભરું ને એ આખે નથી રે દેખાતો કાચી સોપારે આખે આખી ભચડા ભાંગી ભૂખો કરી નાખતા એવા દાંત હતા ને ગમે તેવી શિષ્યોને ઢાકણા ખોલતા ન હોય ભજ બી બોલ આખા ગામના ઢાકણા ખોલવા જ હોય એવા હોય ગણ હ માણસો એવા થઈ ગયા હોય શીઘરા જેવા હોય દાંત હવે રોટલો ચવાતો નથી વિચારતો કરો સેજ આમ થયા આ થઈ જાય એ તો દાંત હૈલ્યા હોય એને ખબર પડે ભાઈ કેવા દાંત આ ગટ પણ છે હવે ફિલમ પિક્ચર માં બેઠા તા આખું ઓડિયન્સ ભરચક હોય એમાં એક બાપો ખુરશી હેઠળથી ઉતરી અને બધાના આમાં પગ આમાં બરાબર ખાંખાપોળા કરે તે પોતાની ખુરશી ત્રણ ચાર ખુરશી આમ ભળી ત્રણ ચાર ખુરશી આમ ભાઈ પણ પગ એટલે નાખે બધાને ભટકાવ પેલા માથાકૂટ તો થાય ને એટલે કીધું ભાઈ દાદા તમે શું આ ક્યારના મંડી પીડા ખાંખાફાળા કરો છો હરખું જોવા ગયો ને અરે ભાઈ બાપા શું કરું મારી ચોકલેટ પડી ગઈ છે અરે તમારી ભલી થાય તમે ચોકલેટ ની વાત કરો તમારે જોઈએ પણ તમે પિક્ચર જોવા જ્યો વિક્ષેપ થાય છે તો ના ગોતવું પડશે કે શું પણ હવે ચોકલેટમાં જીવ નાખ્યો ચોકલેટ ની વાત નથી એની યારે ચોકઠું ગયું છે હવે ઈ બાબો ચોકલેટ નો હોવા જોકલેટ ને ચોકઠું બધું નીકળી ગયું ખાવાનું બઉ તો કોચું બચું બહુ ભાવે શું થાય કુવાને કાંઠે બેઠો તો બાપો અને ચોકઠું ઉલી ને કુવા માં પીડ્યું હવે તળિયા જતુર્યું બાપા ઉદાજ થઈ ગયા બે ત્રણ ભાભા ભેડા થઈ ગયા એટલે કે આ ઉભાથી થઈ આનું શું કરો તળિયા કોણ જાય પાણી કુવો આખો ભરેલો બધા ચિંતા પડી ગયા કે આમાં કોણ જાય ઉતરે ચાલી ફૂટ હાથ થઇ કુંવડો એટલે જુવાનિયા એમાં નીકળે એને કીધું શું થયું તો કે ભાદા બાપા નું ચોખું પડી ગયો ઓળખું તમને હું બજારમાં કેવો ડોહો ગાંઠિયા નો અવાજ છે તમે છોકરો કે બાપા હું જાણું તમે રોજ ગાંઠિયા ખાવ ગાંઠિયા મળે નહી ત્યાં સુધી તમને દી ઉગે નહી ચોકઠા હેવાયા થઈ ગયા બોલો હકડી લીધું ચોકઠું ગટપણ આવે એનો વાંધો નથી પણ આ વાસના જે જાતિ ને ખાવાની પીવાની એ બહુ દુઃખતા જોવાની આ બધા વાવ ઉપડે જો તમે ખાવું પીવું હરવું ફરવું જોવું આ બધા વા છે ગઢપણમાં બધા વાવ ઉપડે પાછું આંખે દેખાય ડોસો ઓછરી ને કોરે બેઠેલો રાયડે રાડ થયો હે છોકરા અ પાણી લોટો દે એટલે તને કહું છું તું પાણી દે મારે પીવું પણ તું હલતો કાં નથી પાણી દે મને હે વાભો રાડ્યું નાખે પેલો હામે છોકરો કઈ હાલે એટલે તને કહું છું ઓડા ની જેમ ઉભો છો પાણી દે ત્યાં રસોડા માંથી આવ્યું શું રાડે રાડ થયા છો ત્યાં કોણ છોકરો ઉભો છે ભેંસ પાડી ઉભી છે પણ બાભા દેખાય તો ને બોલો હવે એ ભેંસ પાડી એને માથા ગુટકે અરે ભળીઓ ત્યારે આંખ માં દેવતા મે ત્યાંથી આવું નવું થાય છે ભાઈ આવા બખેડા થાય एक बेसो तेरे कोई ना हमें जातू जो बनिया ने कहो मरा दुखड़ा एक बेसू तेरे पे कोई न પ્રવૃતિના ક્રિયા વગર રેવાતું ન હોય આ બીમાર પડે ને બહુ પ્રવૃત્તિ કરી હોય ને એ આંખો મીચેન કોઈથી બેઠા ન હોય ધ્યાન કર્યું ન હોય ચિત્તને વિરામ આપ્યો ન હોય પ્રવૃત્તિ માંથી લીધી ન હોય નિવૃત્તિ શીખ્યા ન હોય અને પછી જયારે એને એમાં કેટના દુખાવાતા ડોક્ટર કે ત્રણ અઠવાડિયા સુધી મરી જવું સારું પણ આરામ કરવો નહીં સારો બોલો આરામ કરવો કઠણ પડે ઘણા રડવા માંડે આમનું પડી પડે શું કરવું કે એકનું એક જ દિવસનું છાપું દિવસમાં પચાસ વાર પાઠ કરે પણ કેટલુંક હોય પછી સમય ના જાય બોલો એ બેસો તો ખબર પડે બેસો તો ખબર એટલે પ્રવૃત્તિ છોડી ધ્યાન ભજન કરવું નિવૃત્ત થવું એકાંત સેવવો એ જીવને માટે જરૂરી છે ગ્રહસ્થ હોય કે સાધુ હોય પણ અત્યંત પ્રવૃત્તિ પોતાને જ થઈ જાય માટે નિવૃત્ત થતા શીખવું ઘડી પળપણ જો વિરામ કરીને જીવા ન હોય તો આ બધા દુઃખ આવે આખોથી કોણ પાસે બેસી રહે અને શરીરનો ધર્મ છે માંદગી તો આવે ત્યારે બહુ તકલીફ પડે એટલે ઘણા લોકો અમારે તો જોવાનું જવાનું થતું હોય તો કે સામે દરદ કરતા છે ને આ એકલા પડી રહેવું ને એક છે બોલો અમે ભલભલા જોયા છે રડતા જોયા છે કે આઈસીયુ માં નાખે છે સામે આના કરતા જમપુરી સારી રીતસર રડે આઈસીયુ માં નાખે ને સારું કોઈ હાર્ટ પ્રોબ્લેમ થયો કોઈને જવા નહી ઘણા મળવું હોય ન એલાવ લગરી ફગરી જોવે તરત નીકળી જાવ ને આને અંદરથી એવું થાય એ તો જે પીડ્યા હોય એમાં એને ખબર પડે પણ જેને ટેવ પાડી હોય તો એને દુઃખ નથી પલાટી વાળીને આસન બેસીન કરીને જો ધ્યાન ભજનની ટેવ હોય એની એકલા પણ શ્રીજી મહારાજે કીધું વચરાવર્ વનમાં હોય તો જાણે રાજમાં છે અનેક લોકો ઘેરાયેલા છે સમૃદ્ધિ થી ઘેરાયેલા છે એવું અનુભવ થાય અનેક સમૃદ્ધિ થી ઘેરાયેલા હોય તો એને એમ થાય કે પરમ એકાંત છે વન છે આ બે વસ્તુ સિદ્ધ કરવી જોઈએ અને મન મૂંજાય છે કોઈ આવતું નથી પાસે કોઈ બેસતું નથી ગટપણના દુઃખ ઘરમાં ફાવે નહીં અને બહાર જવાય નહીં આનું નામ ગટપણ ઘરમાં ફાવે નહીં એકલું એકલું શું કરવું કોડીની કિંમત નહીં મોત જોતું હોય તો આવે નહીં અને બહાર હાલીને જવાય નહી ઘરમાં ફાવે નહીં કારણ કે આદર નહી બહાર જવાય નહી ભાવે ઈ ખવાય નહી ખાવા મળે એ ભાવે નહી ભાવે ઈ ખવાય નહી કે હવે તમારે કઈ નજ ઘણું ઘણું સારું સારું ફાવતું હોય ઘણા એને આંબલી ની ગોટા ને બધું આવું બધું ભાવતું કઠોળ ને વાલ ને વટાણા આવું બધું પણ તો પછી આવવા જવાનું ચાલુ થઈ જાય ભાવે એ ખવાય નહી અને જે ખાવા મળે એ ભાવે ન બોટલ્સ પડી હોય અને પછી આયોડ ને બામ એની બોટલ પડી હોય ત્યારે વિન્ટોજી નો નાન તેને તેલ ને તેલ શું કરો બસ આ લગાવી નવરા પડી ત્યારે લગાવી શેક કરીએ બસ આ ગઢપણ પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ ગઠપણ પોતાના જ ઘરમાં પારકું લાગે આવું ક્યાં બેઠો છું અરે રે રે મારું કોઈ નથી એમ પોતાના જ ઘરમાં પારકું લાગે એનું નામ ગઠપણ આ બોલે એ કોઈ સાંભળે નહીં એટલે કાને ધરે રે આ બોલે એ કોઈ સાંભળે નહીં અને બીજા બોલે એ આને સંભળાય નહીં કાનવી આઈ ગયા અને સાંભળવું છે ઘણું આમ આમ કરે છે પણ કઈ સાંભળતા આ કોઈની પાસે બેસે તો ગમતું નથી અને આની પાસે બેસવું કોઈને ગમતું નથી આવું ગટ છે મન મારું જો બનિયા મારા દુખડા ની વાતું કાગજીવડો કરે કલપ ના રટણ ના રામનું દુખા છે જો કાગજી વડો કરે ભાવે નિદ્રા આવે નહી છોકરા રે જોવાની આજો મારા દુખડા ની વાત ખાવું ભાવે નહિ ઊંઘ આવે નઈ રાઈ માં કેટલી વાર ભાભા ઉઠે તમે જોજો દસ 10 પંદર પંદર મિનિટ પછી એનો ખોખારો લકડીયો એ ચાલુ જ હોય બિચાર બધા હોય ઊંઘ આવે નહી કરવું છું વારે વાર આપણે જયારે ઊંઘ ઉઠીએ ને તો ઘરડા માણસો ઘડિયાળ સામે આમ જોઈને જ ઊભા હોય મેં એવું ઘણી જગ્યાએ જોયું આપડે જયારે ઉઠીએ ત્યારે ઘડિયાળ સામે જ હોય આમ આમ જોતા હોય કેટલા વાઈ ગયા ભાઈ ત્યાં અમ જ હોય બિચારા ને એમ કે બે ત્રણ કલાક લઈ આવી ગયા છે આવા દુઃખ દિવસો સુધી કાઢવાના ભાઈ ભગવાનની મહેરબાની હોય ને એને ઊંઘ આવી જાય ગટપ ભગવાન ઊંઘાડે બાકી તો ના આવે ખાવું ભાવે નિદ્રા આવે નહી છોકરા વાતું કરી સલાહ દીધે રાખે એ ગમે પછી આવે તમારા બાપા આમ રેવું છે એ બધું કઈ કામ આવે છે અત્યારે સલાહ કઈ કામ આવે છોકરાઓ સલાહ દે એ કઈ ગમે નહી પણ કાગજ એવડો કરે કલપના રટણ ના રામનું થાતું ભગવાન નું ભજન નથી થતું બસ આ દુઃખ છે મોટામાં જો જીવને હરિસ્મરણમાં મન લાગી જાય તો ગટપણ જેવી ઉત્તમ અવસ્થા એક માથે નિરાતે ભજાઈ ગયો કામ કાન ચીંધે નહીં કોઈ આપણી વાતું કરવા આવે નહીં કોઈ આપણી કીએ નહીં વૃદ્ધ નો અર્થ જે છે વિવૃદ્ધ પામેલું જેનું જીવન અનુભવથી સમૃદ્ધ થયું છે એનું નામ વ્રત પણ હવે તો ગઢપણ ઘરડો એટલે ઘસાઈ ગયેલો ઘરડા પડી ગયા હોય તમને પેલા ખબર છે ને એટલે લોંગ ડિસ્ક પ્લેયર ડિસ્ક આવતી આ શું કે એચમ મોટી ડિસ્ક તાવડી બાજુ કેતા ચાવી વાળું આવતું મોટી મોટી પ્લેયર એ ચાલતો હોય તો બરાબર ચાલે અવાજ એના બઉ સરસ આવતા આપણે સાંભળતા નાના ના અત્યારે પછી તો જમાનો ગયો કેટલી ચાલતી બે વર્ષમાં ક્યાં હોઈ ગયું જોવા મળે સીડીમાં આવી ગયું સીડીમાંથી આઈપોડ ને ક્યાંય ક્યાં હોય ગયું જો મોબાઈલમાં ગરી ગયું બધું ગજબ દુનિયા હજી તો શું છે કઈ કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગર હાલ છે શું ખબર નહીં કોની પાછળ કઈ ખબર જ નહીં પડે તો ગજબ છે એવું છે અમેરિકા વાળો જાપાન વાળો ને ભારત વાળા ત્રણેય વાળા બેઠા હતા બધું જતું રહ્યું હા અમારે તો એ શોધ ઉપર શોધ હાલી જ રાખતી હોય એટલે એ હવે અમારે કઈ છે જ નહીં તો શું કરો તો વાતો કરવાનું માનવું છે ને માટે અમારે માઇક નાખે સ્પીકર નાખે આમ આંગળી અંગૂઠામાં કી પેડ અહી ત્યારે આમ આમ કરી નંબર લાગી જાય અને અહીંયા બોલીએ અને અહીંયા સંભળાય આમ જ રાખી દેવાનું ગજબ અહીંયા ફોન થાય આ રાખી દે ને આ વાત કરવાની કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ રાખવાનું જ નહીં નઈ કઈ કઈ ચાર્જ નહીં રોટલા એક ઓઠ માં સ્પીકર ની એક માં માઇક અમારા અને દાંત છે ને જીવે ટેલિફોન લાગી જાય જાપાન વાળો કરી નંબર લાગી જાય ઉપલા વોર્ડ છે હાલતા હાલતા વાતું કરતા હતા એટલે આપડે ભારત વાળો પાછો પડે કે મીડો થતો હું થયું તો શું થયું આ ઘરે જે ફેક્સ આવે છે અમેરિકા વાળા જાપાન વાળો વૈયા ગયા કે હજી ન જોતાલતા હાલતા આવતી ને એચ એમ મોટી હીઝ માસ્ટર્સ વોઈસ તો એમાં સુય હોય આમ આમ ચાલતી હોય ને તમે જોયું ખબર આપડે ટૂથબ્રશ હોય ને એના જેવી સુઈ આવતી પણ એ ખોટવાઈ જાય ને ત્યારે જોવા મજા આવે એ પછી ખોટવાઈ જાય એટલે સુઈ થોડી જ પાછી અહીંયા થોડી જ પાછી અહીંયા એકની એક કડી અખંડ સૌ અખંડ સો અખંડ આખી કડી થાય જ નહી બોલો એકનું એમ ગઢપણમાં છે ને આ સુઈ ખોટવાઈ જાય છે અને વાસના જ્યાં ચોટી ગય ને એ વૃદ્ધાવસ્થામાં એક ની એક વાસના મગજમાં ઘુમાજ કરે ઘુમાજ કરે ઘુમાજ કરે એ વજન કરવા દે નહિ જોજો બાલ અવસ્થા હોય ત્યારે શરીર ચંચળ હોય આ સમજવા જેવી વાત છે બાળપણમાં શરીર ચંચળ હોય યુવાન અવસ્થામાં આંખ ચંચળ હોય અને વૃદ્ધામાં મન ચંચળ હોય કલ્પના ચાલી જ રાખતી હોય બસ ચિંતાઓનું વાદળો નું અને જૂના ભૂતકાળો અમારા જમાનામાં આમ હતું ને હવે તો કઈ રહ્યું નથી પણ હવે શું કરી રાખીને કરવું છે શું બોલો પણ બસ એની એની શું અટકી છે ત્યાં ત્યાં એ વાસનાનો પિંડે ને જાય ને જે એના સંસ્કારો પીડા છે ને એ ત્યાં જ સુ અટકે રાખે એ બોલતા નથી ઓ બાકી એની વાસનાઓનું વર્ણન નથી બોલતા નથી ભયંકર વૃદ્ધાવસ્થાનું એ જે એમાંથી પાસ થાય હજી તમારે આવી નથી અને જેને કદાચ અહીંયા બહુ આવી ગયું હોય એવા બેઠા હોય તો કોઈ બોલે નહીં બાકી વૃદ્ધાવસ્થા ગજબ દુઃખદાયક છે કાગ બાપુએ જે કલ્પના કરીને વાત કરી છે તમે સાંભળો ને તો આપણને કઈક ને કઈક શું વાત સચોટ કરી છે સાંભળવી દુબળી તૃષ્ણા બાય ને જો બન્યા સમું સમજાણું કઈ એટલે મજા આવે છે આ બધું છે ને ઇંગ્લિશ મીડિયમ આ ડખો થાય ગુજરાતી જતું રહ્યું નરસિંહ મહેતા નું કાર્ય કોઈ કાવ્ય સમજાય નહીં મીરાબાઈ નું પદ સમજાય નહીં વૈષ્ણવ એ અંગ્રેજીમાં આવવાનું છે આ સુખ દુખ મન માન હવે એનું ઇંગ્લિશ વર્ગ શું થાય વાત કરો એની સમજે કોઈ જગદીશ નર્સિંહ મહેતાના મીરાબાઈ નામનો અને વચનામત બધું સમજાવવાનું છે સંસ્કૃતમાં નાખ્યું છે ને તોય ભાવ ભરી ગયા છે ઇંગ્લિશમાં નાખ્યું છે ને વાત જ પૂછવામાં હું હડતો જ નથી ઇંગ્લિશ વચનામાં હોય ને તો મને જોન મને ચિત્ર ચડે ગમે કરેલું હોય એનું કાર્ય એનો દોષ નથી ભાષાંતર દોષ છે સમજાય નો પણ સમાજ ને તો આપણે ક્યાં કોઈ કઈ ને રોકવાના છે અભ્યાસ હોવો જોઈએ મારી દેયો રે થાય દુબળીને તૃષ્ણા બહુ મજાની માર્મિક આ કવિ કાગે કેમ પૈકડ્યું હોય છે એ આપણને એક વિચાર આવે છે આપણે પંદર વીસ પચીસ વર્ષના થાય ને ત્યારે જ જીવનમાં ખરેખરી વાસનાનો ઉદય થાય જોજો સાચી વાત છે ને આ ધ્યાન દઈને સાંભળો તમે ધ્યાન દઈને સાંભળો પણ મને એટલો બધો આમાં આમાં મજાની વાત છે કે વીસ પચીસ પંદર વીસ પચીસ વર્ષનો માણસ થાય ત્યારે ખરેખરી વાસનાનો જન્મ થાય હવે જન્મ થયો તો એની બર્થ ડેટ થઈ એની બર્થ ક્યારે આપણે ત્રીસ પચીસ વર્ષના ત્યારે ને હવે આપણે પચાસ સાઠ ના થાય ત્યારે કેટલા વર્ષની થાય પચી વર એટલે આપણે ઘરડા થયા જુવાન થઈ દેયું દુબળે કૃષ્ણા શરીર ઘરડું થયું પણ અંદર પચીસ વર્ષે જન્મી ને આપણે સાઈઠ પચાસ સાઈઠ ના હવે ભર જુવાની આવી છે એટલે એ મોડી કેમ પડે વાત જુઓ તમે કવિ કાગ નહી કે દેહુ દેયું દેયું એટલે દેહ ચારણ ભાષામાં એ દેયું કર્યું આ દેયું રે થાય દુબળે નહી તૃષ્ણા તૃષ્ણા ખોલવા જેવું નથી પણ આપ્યું છે શરીર દુબળું થયું આંગડા ને મનડા ના વેગ્યા અને તનડા માં ત્રિવિધાય ના કાજી મહમદ શાહે લખ્યું છે એમાં લખ્યું છે મારી મમતા મરે નહી એનું મારે શું કરું રાજા શરીર ધરી ધરીને મેં જોઈ લીધું તોય સંપત્તિથી ધરો મગર મચ્છ ના ધરી ધરીને મેં જોઈ લીધું તો એટલે જળથી મને તોય સંતોષ થયો નહી પક્ષીઓના રૂપ ધરી ધરીને જોયું તો મને આકાશે ટૂંકા પીડ્યા આ વાસનાનો ક્યાંય અંત નથી એટલે મહાભારતનું વ્યાજ્ય લખ્યું છે પૃથ્વી ઉપર જેટલું દ્રવ્ય છે એટલું દ્રવ્ય એક જ લોભી માણસને આપો તો સંતોષ ન થાય અને પૃથ્વી ઉપર જેટલી સ્ત્રીઓ છે એટલી એક જ વ્યક્તિને સ્ત્રીઓ આપો તો પણ કામી માણસને સંતોષ ન થાય આ વાસના છે મારી દેહરે દીવોળી થઈ અને તૃષ્ણા પણ ભાઈ આ જુવાની ગટપણ ની વાત સમજાય નહીં ગટપણ આવું બાકી આ ઈતિહાસ આ જે ચર્ચા છે એ ગટપણ છે પણ જુવાની માં ને જોઈ જાય તો બુદ્ધ કે પ્રબુદ્ધ માણસ છે આ પેલા જોઈ જાય એની આ ચર્ચા છે એ વિચારવાનું છે પેલા જાગવાનું છે સૂરજ પેલા જાગે એને ઋષિ કહેવાય અને સૂરજ પછી જે જાગે એને રાક્ષસ કહેવાય હા હા શાસ્ત્રો કીધું છે હા તો હોતો હું ના શું પાડું જે સૂર્ય પછી જાગે એને શાસ્ત્રોમાં રાક્ષસ કીધા મુહૂર્ત માં તારલાઓ દેખાતા હોય ત્યારે સ્નાન કરે ઋષિ છે દેવુરે થઈ દુબળી કૃષ્ણાભાઈ જો બનાવ્યા શરીર જેમ જેમ જેમ જેમ ઘરડું થતું જાય એમ ઓલી જુવાની છે पहली वसना है हम शु करा डूकिया मन शरीर घर एना वेग घटी गया अंगड़ा डूकी गया मन ना वेग व्या करव क्या इच्छाओ घी शरीर काम आप भला मना मरम समझ जाओ ने આવી તૃષ્ણા છે પણ હવે શરીર કઈ સાથ આપતું નથી ઘણું ખાઈ લેવું છે પણ હવે શરીર ના પાડે છે પણ મન રોકાતું નથી થોડાક વર્ષ પહેલા અમદાવાદમાં એક પુસ્તક મેળો લાગેલો અને હું ત્યારે થોડા વર્ષો પેલા જાતે જ પુસ્તકો મેળો લાગ્યો હોય તો હું જતો અને કોઈ મનગમતા પુસ્તકો લઈ આવતો ખરીદી લઈ આવતો ચોરી નહીં એટલે સાથે હોય હરિભક્તો હોય ને ગાડીમાં જાય મને લઈ જાય ત્યારે હવે તો કઈ જતો નથી કઈ નઈ બસ એટલે પુસ્તક પ્રમાણે હું હવે મારે એ આ બનેલી વાતો મારે દરવાજામાં એન્ટર થવું અને સામે થી જ વર્ષના ભાઈ આવ્યા બાર લાખો બહુ મોટો ઉદ્યોગપતિ નામ દઉં તો આમાં ગણાય ને ઓળખે એવું આમ પ્રતિષ્ઠિત આગળ પડતો માણસ કેવાય બહાર નીકળ્યા જગ્યાએ આપણે ફંક્શનો ભેડા પ્રોગ્રામ બધા આપડે થોડી વાતચીત કરવા માટે જતા હોય અને એના એકાદ ફંક્શનમાં હું વાતો કરવા ગયો હવે નથી જાતા પણ ત્યારે જાતા એટલે સેજી આમ આંખથી નામથી બધે ઓળખે સામે તમે હા એટલે આ તો શું કામ નીકળતા પુસ્તક હાથમાં થેલી પુસ્તક ખરીદ્યા મને થયું કે આવો ઉદ્યોગપતિ હોય આવા ધંધામાં પડેલો છે એની રૂચિ શું છે લાઈવ ને જો હવે મને પણ જાણ હું આવડો મોટો માણસ તો મેં તો એને થયેલી હાથમાં થયેલી હાથ જ નાખ્યો એ મને રોકી શક્યો નહીં હું મને રોકી શક્યો નહીં અને મેં તો એને થયેલી હાથમાં અને મેં એને ત્રણ પુસ્તકો એને ખરીદ્યા હતા હતા અમે ક્યારે મળ્યા નથી ક્યારે નહીં પેલા જ નથી એને જેટલી શરમ આવી હોય એની પાસે મારી વાત મારી પાસે મેં કે પાછા વળવાના જે દાણા હોય જે અવસ્થા કરવી ઘટે શાંત ઇષ્ટ ઉપાસ પુસ્તકો આપડે એક ભાઈ છે રિપેરર છે આ બધું ટીવી ને વીસીડી પ્લેયર્સ ને આ બધું રિપેર કરે ને તો એને ત્યાં પંચોતેર ની એસી વર્ષની વચ્ચેના એક દાદા છોકરા એના પરિવાર ઘણા બધા અમેરિકા અહીંયા અમુક મહિના દોસો ડોસો ડોસી રહેતા છે તો એને વીસીડી ખોટવાઈ ગયું હવે એને સીડી પ્લેક કરીને મૂકી છે પછી ન ઓપન થાય કે ન સીડી નીકળે કે ન સીડી પ્લે થાય બધું હલવાઈ ગયું બધું એટલે જો ઓપન થાય તો તો સીડી કાઢી લે હવે ખુલે તો ને ન ડોર ખુલે ન સીડી પ્લે થાય એવું બધું હળવાઈ ગયું એટલે રિપેરર પાસે જ લાવું પડે અરે આપણા ઓળખીતાભાઈ હતા ને એને ત્યાં રિપેરમાં એને આપ્યું એટલે એ તો જ પહેલાં લઈ લે ને તારે તો એને ઘણા બધા કામો એટલે મૂકો નામ લખ્યું ઠામ લખ્યું બધું લખ્યું છે એને કંઈક આમ આજુબાજુ સોસાયટીમાં હશે એટલે ક્યારે આમ જોયા હશે મૂક્યું લખ્યું એટલે ગયા પછી આને જ્યારે અવસર પડ્યો ત્યારે એને લઈને એટલે બધું રિપેર તો બધું ખોલી જ કાઢે ને એ અડે ત્યાં ઓલું સમજી જાય કે હવે ખુલી જવું જોઈએ એમ અરે બધું ખુલી એટલે ખુલ્યું સીડી જે પ્લે કરે ને વાંધો શું છે એટલે સીડી પ્લે કરી પ્લે કરીને ચક્કર આવી ગયા પંચોતેર થી એસી વર્ષનો ઢોસો દુનિયા આ બધા નાની નાની ક્લિપ્સ અશ્લીલ ક્લિપ્સ ભેળી કરી એ જોઈએ રાખે બોલો અંગડા ડોક્યા ને મનાડાના વેગ્યા તનડામાં સળ ગયા આપણે ભરતૃરી ને એટલે આપણે સેલ્યુટ કરવાનું એનું મન થાય કે એને જે કીધું છે ને શું ભોગા ન ભૂકતા વયમ ભૂકતા કાલો ને યાતો આપણે શું ભોગ ભોગવાના ભોગ આપણને ભોગવી જોઈએ આપણે સમજાવ્યું છે ને આગળ એમ શરીર જીર્ણ થઈ જાય છે પણ વાસના જીર્ણ થતી વેગ વધે છે ઉલટાના મેડા લીધા છે વાતું કરે એટલે એક બાજુ આપણને દુઃખ થાય એમ નિખાલસપણે વાત કરે બિચારા કે આવું છે થોડા વખત પેલા જ એક ભાઈ મેળવતા એ પંચોતેર ની આસપાસ મને કે સ્વામીજી તમારી કથા બધી સાંભળીએ છો પણ તે ખાઈ ને આ જોઈ લો નાઈ ફરી લો આ કંઈક કરો નહીં હવે મને આ ઈચ્છાઓ કાબુમાં રહેતી નથી મારે શું કરવું આનું શું કરવું હું કે જો સવારેથી આટલા ભાગવત વાંચું છું ચાલીસા છે ને વિચારવાનો પ્રશ્ન ભાઈ એટલે સમજવાનું છે જો એમ માનતા નહીં કે સો એ સો ટકા બધા ઘરડા હોય તો પણ અમુક ચૂકી જાય તો એનું પણ આવું હોય હું ઘણા સત્સંગી વૃદ્ધોને પણ મેળો છું પણ અમુક વિશુદ્ધ પણ છે નથી એવું નથી કોણ હશે એ હવે થોડું સમજી લેવાની જરૂર છે આજની અવસ્થાથી સમજવા જેવું છે તમે એક વસ્તુ રાખજો આ આ વસ્તુ બહુ જ મગજમાં વિચારવા જેવી છે યુવાન અવસ્થામાં ઘણા લોકો અમુક સંયમ પાડી જાય છે એ વૃદ્ધાસ્થામાં નિષ્ફળ જાય છે ખી આખા વિચારવાનું ચેપ્ટર જ જુદું છે હવે મારે તમને બધું તો કેટલું કેમ કહેવાય પણ એક વસ્તુ આવી દશા કોની થાય છે વિકૃત માણસ આવું વધારે વાસનાઓ વધી જાય છે મનના વેગ વધી જાય છે કોને થાય છે એક કે જેને વાસના ટાળવાનું પેલેથી લક્ષ્ય જ નથી ઈચ્છા જ નથી એને કોઈ એમ જ બાંધ્યો નથી ભલે આપણે સત્સંગી હોય બધા પણ જો એને લક્ષ્ય ન બાંધ્યું હોય મારે અમુક ઉંમર થાય પછી મારા મા બધું નિવૃત્ત થઈ જવું જોઈએ ઘટી જવું જોઈએ શાંત થઈ જવું જોઈએ એવું જો તમે લક્ષ્ય પહેલેથી ક્યારથી વીસ પચીસ વર્ષથી હા હું તો એમ કહું કે જ્યારથી વાસનાનો ઉદય હોય ત્યારથી નહી પણ જો મનમાં આ બીજ આવી ગયું હોય તો એને નિવૃત્ત થાય કેમ કે પછી એક ઈચ્છા છે નિવૃત્ત થવાની નિવૃત્ત એટલે વાસનાને ઘટાડી નાખવાની ટાળી નાખવાની ઈચ્છા દ્રઢ હોવી જોઈએ લક્ષ્ય એટલે પરણમું સંસારી થવું એ પણ વાસના નિવૃત્તિ માટે પરણું છું એવું જ લક્ષ્ય હોય એની નિવૃત્ત થાય અને કદાચ એ ટાણે એવી લક્ષ્ય ન હોય પણ પછી જો લક્ષ્ય બાંધી લે તો એની નિવૃત્ત થાય એક તો લક્ષ્ય એટલે ઈચ્છા હોવી જોઈએ દ્રઢ બીજું એની સાથે બઉ આના ઉપર તો ભાઈ બહુ લાંબા પ્રવચનો આપી શકાય આ એક વર્કશોપ કરવા જેવું કામ છે પણ એ બધું આપણને પથ્ય ના પડે એમાં તો અરસપર નિખાલસતા હોય ત્યારે આ બધી સ્લેટ ખુલ્લી થાય નરે આ થાય કઈ ડોક્ટર આગળ કપટ રાખો કોઈ ઓપરેશન થાય આ પેટમાં દુખતો હોય કે મને વાહમ દુખે તો ચેકા મારે શું નીકળે જ્યાં દુખતું હોય જ્યાં દુખતું હોય એ કહેવું પડે એક બાપા ને દુખાવા તો પેટમાં હતા પછી ડોક્ટર આવ્યા બાપા ક્યાં દુખે છે તો કે પંચ કીએ ત્યાં એટલે આમાં પંચ હાલે તો તમે કયો એ થાય આમાં પંચ શું ખબર પડે તમને ક્યાં ડ્યુટી ઉપર દુખે છે ડ્યુટી પડખે દુખે છે એટલે બઉ આ બહુ એવું છે એટલે પેલા એક તો લક્ષ્ય હોવું જોઈએ ઈચ્છા હોવી જોઈએ વાસના ટાળવાની બીજું ઈચ્છા હોય પણ જો એને એક યોગ્ય રસ્તે એનારા રસ્તો ન લીધો હોય ટાળવાનો તો વાસના ન ટાળવા યોગ્ય રસ્તો શું છે બહુ યુવાનીમાં સમજાય જાય તો ઉંમર ઢળે ત્યારે કામ આવે એવી વાત છે આ બહુ સમજવા જેવી આમાં જો એક પણ માણસ જો સમજી જાય ને તો હું જાણું છું એના જીવનમાં સો સો ફાયદો થાય એક વસ્તુ ઈચ્છા હોવી જોઈએ મારે નિવૃત્ત થવું છે વાસનામાં એક બીજું ગમે તે ખાય પાંચેન્દ્રિયોથી જે જે વિષયોનો ઉપભોગ કરે તે તે વિષયોના ઇન્દ્રિયોના ભોગને એને વિવેક દ્રષ્ટિથી નિહાળવા પડે આનાથી શું આ શું પછી શૂન પેલા શું હવે સુન જરૂર શું કેટલું ન એને ઘટે એને ઘટે જરૂર કે આ શું પડથું એમ ધીમે ધીમે ધીમે એને એક વિવેક દ્રષ્ટિ આવે અને એને જ્ઞાન થઈ જાય કે આ બધી જ વસ્તુ સારું સારું ખાવાની સારું સારો જોઈ લેવાની હરવા ફરવાની ઘણા ને ક્યાં જોવા નથી કોઈ ગમે ત્યાં ક્યાંય પ્રવાસ ઉપડ્યો ને તૈયાર જ હોય હા થેલો નાખીને હવે મોર હોય ટિકિટ રિઝર્વ હોય કે યુનિવર્સિટી ગ્રાઉન્ડ માં કેમ કેવું હતું ઈ સ્વર્ણિમ નહીં આ નવરાત્રી નું કેવું કંઈક હતું આ તે અહીંથી છોકરાઓ નહીં ઓપનિંગમાં થોડું કંઈક હતું ને તેમાં લઈ ગયા હતા એક બાપા છોકરા આપડી બસ માં ચડી ગયા બોલો એક બાપા છોકરાની બસમાં ચડી ગયા બાપા તે છોકરા તો બધા સ્ટેજ કરતો વિચાર કરો વિચાર હોય ઈચ્છા હોય વિવેક પૂર્વક દ્રષ્ટિ હોય તો એની આ બધી વાસનાઓ નિવૃત્ત થાય છે શું જોવું શું હરવું ફરવું બસ અઠ દ્વારકા જ્યાં બેઠા છે જે છે એ બધું દિલમાં છે બાર કશું છે નહી પણ એ દ્રષ્ટિથી જાય તો જાય તો નહીતર ઈચ્છા માટે જ નહીં જોવાની હરવા ખાવાની પીવાની આ બધી ઈચ્છાઓ જાય નહીં અને જો વિવેકથી જાય વિચારે જિંદગીને જોવે તો પંચેન્દ્રિયોમાંથી વિરામ થઈ જાય કે કાંઈ જરૂર નથી અને ખરેખર જોવા જેવો તક આ ઘનશ્યામ છે બાકી જાય હમણાં હું ફુલછાદની અંદર સ્વામી સચ્ચિદાનંદજી દલી વાળાનો લેખ થોડો આવતો કટિંગ આવે છે એટલું જ આધ્યાત્મિક સુખ છે બીજું કોઈ આધ્યાત્મિક સુખ એવું કઈ નામ નથી અરે ભાઈ તમે સન્યાસી છો એટલે અમારે તમને શું કેવું પણ સમ રહેવું એ તો એક સ્થિતિ અવસ્થા છે ના એમાં કોઈ વાંધો નથી પણ આધ્યાત્મિક સુખ શું છે એટલે શું તમે માનો છો જે આત્મામાં સ્થિર થઈ જાય છે એટલું સુખ આવે ગુણાતીતાનંદ સ્વામી ગામડે એક બાબા પૂછ્યું એ બાબા તમે મૂર્તિમાં બહુ સુખ છે ઘનશ્યામની મૂર્તિ માં બહુ સુખ છે તે સુખ કેવું હોય એનું જરા વર્ણન તો કરો એનું કેમ શાબ્દિક વર્ણન થાય પાણી આ ગુણાતીત બાપ એટલે ગુણાતીત બાપ બાદ પણ ગુણાતીત લાવ ગુણાતીત એટલે આ લોક થી પર એમણે કીધું બાબા તો કે તમે ઘી ખાધું છે તો ભાવે તો બઉ ભાવે એ કેવું હોય ખાટું હોય કડવું હોય ગળ્યું હોય તીખું હોય કેવું હોય તો એવું કઈ હોય પણ મજા બઉ આવે બસ ત્યારે મૂર્તિ આવું શું દ્રષ્ટાંત લાવ્યા એમ તો વિચાર કરો હવે ઘી ને કેવું કેળ્યું કેવું છાટું કેવું કડવું કેવું અને મા આપણે વાત કરીએ અત્યારે કે વિવેક રાખે તો પછી એને કોઈ વસ્તુની જરૂર પડતી નથી એટલે પેલા તો ઈચ્છા લક્ષ્ય હોવું જોઈએ બીજું વિવેક પુરસ્કર દરેક ભોગ ને ભોગમાં ઉતર્યા તોય જુએ નીકળ્યા પછી પણ જુએ એવી જેની દ્રષ્ટિ હોય એને ધીમે ધીમે એને થઈ જાય કે આ બધો કચરો છે આમાં કશું જ નથી અને નિવૃત થઈ જાય આ દ્રષ્ટિએ જાય તો અને બીજી વાત ટૂંકમાં કહી દઈએ તો કારિયાની બારમું વચરામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે કારણ શરીર છે વજ્ર સર જેવું છે કોઈ રીતે જુદું પડે એમ નથી આ જેવી રીતે આંબલીઓ છે આંબલો આંબલી નો આંબલો હોય ને બીજ એ આંબલીયા એની સાથે ફોતરું ચોઈતું હોય છે એ તમે ગમે તેવું કરો આંબલિયા ટુકડા થઈ જાય પણ ફોતરું છૂટું પડે નહીં પણ એને જો આંબલિયા મહારાજ કે શેજ શેકી નાખો અને હાથમાં લગારે ચોડો તો બધું જ છે નોખું પડી તમે આઠ દસ પુસ્તકોનું આ બધું મને નામ ગણાવે છે પ્લીઝ મહેરબાની કરીને વાંચવાનું બંધ કરી એક બે વસ્તુના નામ આપ્યા એ તમે વાંચો ચરિત્ર વાંચો હમણાં ડોકા દોહા આવ્યા મને કે મારે મહાભારત વાંચવું છે મેં કેટલી ઉંમર થાય મને કે ઓગણસીભારત વાંચીન કરવું છે આજનો જમાના નો માણસ હોય તરત એમ કે જીજ્ઞાસા છે તમે એક બાજુ મૂર્તિ નો ભગવત નો અધ્યાત્મ ઈચ્છો છો ને હા તો એમાં શું છે હવે વાંચીન તમે સહજાનંદ સ્વામી માનો છો રામને માનો છો જેને માનતા હોય એ ઈષ્ટના ચરિત્ર માં જ બસ વાંચો હરિચરિત્ર ચિંતામણી વાંચો હરિચરિત્રામૃત સાગર વાંચો એવી હોય વચનામૃતમાં જે તે દોષ ઉપર એ વચનો ને હૃદયમાં ધારે બીજું ભગવાનના આજ્ઞા છે એ પ્રમાણે જીવે અને ત્રીજું એમની જે લીલા ચરિત્રો છે એનું સ્મરણ કરે વિશેષ વિશેષ થર આપે કરીને ફૂલ વસાઈ ની વાત કરી છે ને કે જેમ તલ હોય સુગંધ નું અતર બનાવું હોય જૂની પદ્ધતિ પ્રમાણે ગુલાબનું બનાવવું હોય તો ગુલાબની પાંખડી ઉપર તલ નાખે ગુલાબની પાંખડી ઉપર તલ નાખે એના ઉપર પાંખડી એમ નાખે અને પડી રેવા દે તો પેલા ગુલાબના ફૂલની સુગંધ તલમાં આવી જાય પછી તલ ને પીસી લે અને જે તેલ નીકળે એ ગુલાબ અત્તર થાય આવી પદ્ધતિ પછી એમાં તલના તેલ સુગંધ ના આવે શે સુગંધ આવે ગુલાબ ની આવે એમ થર ઉપર થર જયારે ભગવાનના લીલા ચરિત્ર થર લાગે ભાઈ થર દેવા પડે કરવું જ હોય તો આ કરવું પડે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા અને ભગવાનના ચરિત્ર એને ગાવવા એને વાંચવા એને સાંભળવા એના થર ઉપર થર દેવા અને બીજું ભગવાન ના નામનો જપ ઘણા કરે છે હું ઘણા જોઉં છું પણ હું કઈ નજ શકતો કારણ કે કઈએ તો માને નહીં એને આપણા બહુ વિશ્વાસ હોય નઈ એટલું હેતય ન હોય ખાલી પગે લાગે એટલું સારું છે બાકી એમનો ઉપદેશ ન થયેવાય ને દેવાય નહીં નકામ બધા ડોહા લાકડી હોય આપણને એક વાળી લે તો આપણને નકામ માર પડે અને ડોસા બહુ ખારા હોય મને મેં કેટલા વખત પેલા તમને એ રેકોર્ડિંગ થયેલું ક્યાંક પીડ્યું છે મેં કીધું આજે આમ યુવક મંડળ ચાલે છે ને એ મારે વૃદ્ધ મંડપ ચલાવવું છે અને વૃદ્ધો ને ભેડા કરવા છે અને એમને મારે વાતો કરવી છે ત્યાં તો એક ડોસો ઉભા છે એટલામાં હું સમજી ગયો બોલો બંધ જ રાખ્યો પ્રોગ્રામ અને ગુણાતીતાન સામે કીધું છે ઘરડા સુધારવાનો બહુ પ્રયાસ કરવો નહિ એ જાળી ગલકા કેવાય ગુણા સામે કે જાળીવાળા ગલકા થઈ જાય પછી શાક કરવાના કામમાં આવે નહી કેવાય નહી એટલે શું માળા હોય પણ એટલા માટે એ મારા હા હું માળા કરવા બેઠો હોય ને નહીં બેઠ છો સામે તો એ માળા કરતા મારી હામું હાંમ જોઈ રહ્યા બ મિનિટે આમાં મારી સામુ જો પછી એટલે મને ખીચ ચડી એટલે પછી મેં એને કીધું મેં તમે માળા કરો છો આ કલાકો સુધી અમને બેઠા રહ્યો છો પણ તમે આંખો મીચો એટલે જપ કરવો તો જપમાં ડૂબી જવું છે એ લીન થઈને વાત કરો બાકી તો નહીં તો માળા લીસી થાય આખો દી સંતોષ થાય હું મંદિર રહું છું સારી વાત છે પણ કારણ શરીર બળે નહી વાસના ના જાય શ્રીજી મહારાજ ખિસકોલી છે એ ભગવાન નું દર્શન કરે છે અને સાથે લૌકિક દર્શન પણ કરે છે માટે એને દર્શન છે એ દિવ્ય થતા નથી ભૂલાઈ જાય છે એક તારે રાખે તો એક નામજપ એવી રીતે ચરિત્ર કરવું સાંભળવું એના થર દેવા નામજપ ઊંડાણથી કરવું અને ત્રીજી વસ્તુ ધ્યાન કરવું કોણ કરે ધ્યાન મૂર્તિને જોઈ રહેવું બસ જોઈ જ રહેવું જોઈ જ રહેવું જોઈ જ રહેવું કારણ શરીરના ભૂકા બોલીતા સ્થા એ વાસના પજવશે ભલે બોલશે નહીં પણ પજવે ખરી એટલે આ સાધના છે મહત્વની છે ગાંઠવાળીને સાધવા જેવી છે એટલે જે આ નથી કરતો તો એને અનેક પ્રકારની વાસનાઓ मारे रे थाई दूबली ने बाई ने जोबान सौटा मोटी अनेक प्रकार खावा पीवा समझाए एक बे बात तम कहो ये समझ थोड़ी कठन पड़े एम एक वसाना आशा नो पिंड जी जी विशा जीववा इच्छा મરાવાનું મરવાનું ગમે નહી ગુદેવ શાસ્ત્રીસ નાના સાધુ હવે ત્યાં મંદિર અને મંદિર ને સામે પછી દિવાલ ને ત્યાં થોડી બધી મેંદી ને એવું વાવેલું હોય ને હરિયાળી માટે ત્યાં નેવું વર્ષના એક ડોસા હરિભગતો એને છાંય બેઠા હોય પાડી શરીર ખકડી ગયું હોય કફ અને ઉધરસ નું થઈ ગયું કરે માંડ માંડ કેટલું કફ થોડો છૂટો પડે દારૂ દસ્યા એટલે આપણને પણ એને જોઈ એમ થાય કે આનો દેહ પડી જાય તો સા એટલે ઓલા સાધુ એને છે જે દયા એટલે એને કીધું પાસે જાય હે બાપા ધામમાં જવું છે ધામમાં એટલે એને એમ કે આપડે સ્વામી ને તો પ્રાર્થના કરીએ તો આખો ખાલી થાય બાપા ધામ ધામમાં હું તારે ઘેર ખાવા આવું છું નથી જવું મારે બોલો જાય ઈચ્છા થાય વાત કરો છો દીકરાનો દીકરો બાર 15 વરસ નો હતો દીકરાનો દીકરો એવો માંદગી પડી ગયો બેઠો થાય એવી કોઈ આશા લાગતી નતી ઘણા ઓછો થતા ખાટલો પછી આવે ઓછરી પછી આવે ફળિયો હવે ફળિયા માં ડોસો એટલે કોણ દાદા છોકરો માંદો ક્યાં હતો ઘરની અંદર ઘણા વખત માંદો હતો પણ હવે આ દરેકે સાંભળ્યું હોય શું આવે અને જમદૂત છેના ઉપર બેસીને આવે પાડા ઉપર આવે હા પાડા ઉપર એટલે બઉ કોઈ સરસ સાચી છે શાસ્ત્રી વાત છે લાંબુ જીવવું હોય ગાયો ની સેવા કરો લાંબુ જીવવું હોય તો ગાયો ની સેવા કરો કારણ કે ગાયો નો પુત્ર છે વૃષભ નંદી અને શિવ નું વાહન છે અને શિવ કાળ દેવતા છે રાજી થઈ જાય તો તમને અડે નહી એટલે જાજુ જીવવું હોય સુખી જીવવું હોય તો ગાયો સેવા કરો અને મરવું જ હોય દુઃખી હોય તો ભેંસો સેવા કરો કારણકે જમદૂત નું વાહન પાડો છે વેલો આવશે એટલે જમદૂત આવે સેના ઉપર આવે પાડા ઉપર ઈ મનમાં આને દોષાને હોય એમાં અર્ધિક રાતે શું થયું એની ભેંસનો પાડો છૂટી ગયેલો ખેડૂતનો હવે પાડો તો રખડતો રખો ઉનાળો નો ટાઈમ ખરે એને શરીર ઢોર ને કઈક ખંજવાળવાળું મળે ખંજવાડવાનું મળે એને બઉ આનંદ આવે હાથ તો નબળે એટલે આમ શીંગડા મનાવી હોય તો આમ જે આમ કરે તેને બઉ મજા આવે બહુ મજા આવે આનંદ આનંદ એટલે શિખંડપુરી જેવો સ્વાદ આવે હા તે ડોસાના ખાટલાનો પાયા ને ઉપર એમ ટેકરા જેવો હોય ને એમાં જો પાડો આમ શીંગડું ભરાવીને આમ ખંજવાડવા માંડ્યો છૂટી ગયો હતો ને અને ડોસા ની હું ઉડી હું ઉડી ને જોયું ત્યાં તો સામે પાડો જોયો તરત આંખ નીચી ગઈ જમદૂત આવ્યા પીડ્યો પીડ્યો શું બોલ્યો ખબર અરે જમરાજ મને કાપજવો માંદાનો ખાટલો અંદર છે બોલો દીકરાનો દીકરો વયો જાય તો વાંધો નથી પણ ડોસાને જવું નથી ખરેખર ના જાય આ દીકરા દીકરો જીવે એવું ગમે પણ ડોસા કે તમારે બદલે એ જાય એ રિયન તમે જાઓ તો કેટલા તૈયાર થાય બઉ ના ના જીજી શા છે મરવું ગમે નહિ મરવું ગમે નહી બાપા અમે ઘણા હોસ્પિટલ જોવા ગયા હોય ને તોય નેવું પોચી આવ્યા હોય નેવું નેવું વરસ તોય કે સ્વામી દયા કરો કોળીયો ખીચડી ખવાય એવું કરી દો એટલે પછી હે મંદિરે આવીને બેસીને માળા કરવી છે માળા કરવી છે માળા કરવી છે સાધુ દયાળુ ક્યારે એવા ભાવમાં કઈ ઠાકોરજી સાંભળી જાય કોળિયો ખીચડી શું બસિયાર ખીચડી ખાતા થઈ જાય બાબા એવા નરવા થઈ જાય પણ મંદિરે આવે નહીજી વિશા મરવાનું ગમે જીવવાની વાસના બસ ઘટ આવી જાય તો એમ ન થાય ચાલો નહીત એમાં શું છે આ ખોખું ખડી છે તો એમ ન થાય કે હવે આની સારવાર જ પીડ્યું રહ્યું એના કરતા નવું ખોખું મળતું હોય પેટી પેક તો શું વાંધો નવા પેટી પેક મમ્મી પપ્પા ભાઈ બધું નવું મળે લ્યો જૂનું બદલી નાખવા વાંધો શું છે પણ નાપાસ થયો જીજી વિષય પોતાને મરવું ગમે નહીં પરિવાર કોઈ જો મરે એ પાછું પસંદ પડે કઈ ઓછું ને થવા દેવું એનું યુ એ બધી વાસના જ છે ને બધું પકડી જ રાખવું છે બહુ જો સમજાય ને એક આ માર્મિક વાત છે જાપાનમાં ઈશા નામનો એક કવિ થયો ઈશા બહુ સંવેદનશીલ કવિ અને સે સાચો કવિ હોય સંવેદનશીલ બહુ હોય લાગણીશીલ હોય એમાં એની ભર યુવાની એની પત્ની અવસાન થયું હવે તો હલી જ જાય ને ત્યાં વિચાર કરો સાંસારિક માણસ હલી જાય થોડો વખત થયો ત્યાં એની દીકરીનો અવસાન ત્યાં એના દીકરાનો અવસાન બીજા દીકરા નો અવસાન તેત્રીસ વર્ષનો એ કવિ થયો ત્યાં સુધી પાંચ દીકરા દીકરી બધા જ મરી પોતે વિચાર કરો એનો આઘાત કેટલો લાગ્યો છે એટલે હવે એને ક્યાંય ચેન પડતું નથી દુઃખ ભરાઈ ગયો છે આ એને થાય છે કે દુનિયામાં દુનિયામાં જ્યાં જુઓ ત્યાં દુઃખ જ છે અને એમાં વિશેષ મારા ઉપર જ છે આ બધું બસ ઘણા ને આપણને બધા નિયમ જ થાય કે આ દુઃખ મને કેમ મારા ઉપર જ છે આ બધું અને આને આટલું બધું પડે તો સ્વાભાવિક લાગે ને ગજબ છે પણ છતાં જો માણસ મરવાનું પસંદ નથી કરતો અંધ ધૂતરાષ્ટ્ર અને ગાંધારી આખું કુળ નિકંદ થઈ ગયું તોય બેઠા તા ને હે ભાઈ ને કે હાર્ટ એટેક ના આવી જવો જોઈએ અરા હવે શું જીવવાનું યુધિષ્ઠિ અંધ થઈ ગયા પણ હવે જીવથી અંધ થયા છે શરમ નથી આવતી કે જેના છોકરા તમારા છોકરાઓએ જેને ઝેર આપ્યા લાક્ષાર ગ્રહમાં વાળા એની પત્નીના વસ્ત્રો ખેંચ્યા ભરસભામાં એવા કુકરમાં હવે હરિભજન કરીને અહીંયા વનપ્રસ્થ થઈ જાય અને પછી ધુતરાજ ગાંધારી રીલા છે વિદુર કે હું ભેળો આવું અને પછી પેલા નીકળી ગયા છે અને વનમાં જતા રહ્યા છે બાકી જીવને છૂટે બઉ કઠણ છે સાહેબ આ મહાભારત માં એ જ જાણવા જેવું છે આપડે તો લડાઈ જ સાંભળીયે છે ખાલી ઈશા કવિ આખું કુટુંબ આવી રીતે મરી ગયું એકલો રહી ગયો દુઃખી થઈ ગયો હવે છે માનવી રીતે ત્યાં ફિલોસોફી ન હકાય બઉ થઈ ગયો એની વ્યગ્રતા જોઈને એને કોઈએ કીધું કે બૌદ્ધ મંદિર ફલાણી જગ્યાએ છે જાપાનમાં બૌદ્ધ ધર્મ ખરો ત્યાં એક સાધુ રે છે એ સાધુ પાસે તમે જાઓ તમને આશ્વાસન મળશે તમને શાંતિ મળશે ગયો સાધુને મળ્યો સાધુને બધી વાત કરી બહુ રેડિયો સાધુ પેલા સાંભળ્યું પછી ને કે ભાઈ તું એમ પૂછે છે કે આ દુઃખ મને કેમ એ પ્રશ્ન જ નથી પૂછવા જેવો હકીકત તો એ છે કે આ જીવન છે એ તો ઝાકળના બિંદુ છે પાણી દળી જાય બિંદુ ઝાકળનું બિંદુ ખલાસ થઈ ગયું ને અસ્તિત્વ રહ્યું એ હળવા જોકાની જ વાત છે આ જીવન છે આ સંબંધો છે બધા ઝાકળના ટીપા જેવા છે ઔસ બિંદુ ઇંગ્લિશમાં જેને ડ્યુ ડ્રોપ્સ કે છે એવું છે આમાં શું આમાં બીજું વિચારવા જેવું શું છે જાકડ બિંદુ ગમે ત્યારે ગમે તે જોવા ગમે તે ખડી પડે ગમે તેની વિકીટ ડૂલ થઈ જાય આવું છે એ મેજો મનથી આમ બહુ સારું લાગ્યું ઘરે પાછો આવ્યો એને વિચાર કર્યો કે વાત તો સાલી સાચી છે કે આ જીવન છે એ ડ્યુ ડ્રોપ્સ છે ઔષ બિંદુ જાકળના બિંદુ છે બીજું શું છે આમાં કવિ હતો ને એટલે એને કલમ ઉપાડી અને જાપાની જ છે ને એવી ત્રણ લીટીની કવિતા લખી જોજો મને લાગે છે તમે આમાં કેટલું સમજ ને કેટલું તમને અંદર સ્પંદન થશે મને ખબર નથી પણ મને વાત કરતા કરતા કઈ નું થાય છે એને ત્રણ લીટી લખી લાઈફ ઇઝ આ ડ્યુ ડ્રોપ્સ યસ I am આઈ એમ કન્વિન્સ્ટ પરફેક્ટલી સમજાઈ ગયો ને લાઈફ ઇઝ અ ડ્યુ ડ્રોપ્સ આઈ એમ કન્વિન્સ્ટેક્ટલીફ ઇઝ અોપ્સ એન્ડ યટ એન્ડ યટ એન્ડ યટ બસ સાર આવી ગયો ભાઈ એ નો સમજ સ્તબ્ધ થઈ ગયા તેનું બસ એનું ગુજરાતી કરું જિંદગી જાકળના બિંદુ છે ઓશ બિંદુ છે હા હું બરાબર વિશ્વાસ થી સમજી ગયો છું પરફેક્ટ સમજી ગયો છું બરાબર સમજી ગયો ઓશ બિંદુ છે એન્ડ યટ તેમ છતાં તેમ છતાં તેમ છતાં ટૂંકમાં આ કઈ છૂટતું નથી બસ આ મરમાં બસ સમજુ છું સમજુ છું કે આ ઓશકા બિંદુ હે જીવન જાગો લોકો મત સુઓ મત કરો નિંદસે પ્યાર જય સો સપનો રેન કહો યસો હે સંસાર જાગો લોકો મત સુંદસે પ્યાર પણ એમાંથી લાઈફ ઇઝ્રો ઝાકલ નું બિંદુ છે પાતળ ગુણાતિત્તાનંદ સ્વામી કે જ્યાં રહેવાનું નથી ન્યા જીવ પાતાળમાં પાયા નાખે છે અને જ્યાં ગયા પછી ક્યારે પાછું ફરવાનું નથી એનો તો કોઈ દિવસ વિચાર પણ કરતો નથી અહીંયા હજી અહીંયા પાયા નાખવા છે ગરડા થઈ જાય તો પાયા નાખવા છે મોટો બંગલો લેવો છે મોટો હા રે વાત મૂકી દે એક બાપા હતા ને પછી એના મહેમાન આવે ને એટલે બંગલા બનાવ્યા છે એટલે બધા બતાવે જો આ નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર રહ્યો ને એ હા ને અમે ડોહો ડોહી પીડા ડોહન ડોહી અમે અહીં પીડા રહી હા બહુ સરસ છે પછી ઉપલે માળે લઈ જાય જો આ માળ છે ને ફર્સ્ટ ફ્લોર હા અહી અમારો નાનો દીકરો પીડ્યો રહ્યો હા બહુ સારું બહુ સારું બઉ સરસ છે હા પછી બીજે માળે લઇ ગયા આ છે ને સેકન્ડ ફ્લોર વચલો દીકરો અહીંયા છે ને અમારો મોટો દીકરો ખુશ થઈ ગયા પછી અગાચી અમારે લઈ ગયા તો અહીંયા તો આ વિધો ઘેટો માલ હોય ને બધો એ બધો કચરા જેવું ગાર્બેજ આ બધું ભંગાર માલ હોય ને એ બધું અહીંયા પીડ્યો રહ્યા બહુ સરસ બહુ સરસ પછી મહેમાન બોલ્યો આની ઉપર જાય તો બધું પીડ્યું રે આ તો સત્સંગ કામ નો છે ઘનશ્યામ પ્રભુજ આપડા છે બાકી બીજું કઈ નથી એન્ડ યટ તેમ છતાં આ બધી માયા મુકાતી छूटत नहीं छूट जाए का मनस ने मरता मरता छूटत ये तो, तो बहुत विचार डोसो मरवा पड़े श्वास त्रन दीक બોલ ડસોડ મનું ક્યાં તમારું માથું દબાવે આ તમારા પગ દબાવે જો આમે પગ દબાવે ઈ કનુ પગ દબાવે છે હા મનુ માથું દબાવે છે હા એમ ભનું ક્યાં યા તમને પંખો નાખે જો આર્ય એમ અરા ત્રણેય અહીંયા છો દુકાન હાવ રેઢી ડોહો મરી ગયો દુકાન રેઢી ની ચિંતા એ તમે ત્રણેય અહીંયા છો નોકર ચાકર ને ભણાવીને બેઠા છો દુકાન રેઢી મૂકીને આવ્યા એમને ભણાવી આવ્યા કોઈ નઈ એકવું જોઈ આની વાસના તનડા માં ત્રિવિધિ ના તાપજી આ મારી દેયું રે થઈ દુબળીને તૃષ્ણા પામશે અણ વિચારવાની વાત છે જાગવાની વાત છે આપણે પેલા હિંમતનગરના અરોડા હિંમતનગરના પેલા મોહન બાપાની વાત કરતા હતા એ મોહન બાપાને કેન્સર ને એવું થયું અને પછી પાછા વળી ગઈ વાત કરી ને આપણે પણ ભજન કર્યું એવું સેવા એવી કરી રૂપિયા થી શરીર થી તન થી મન થી ધન થી બધી રીતે એની સેવા એટલી ઠાકોરજીની કરી પણ ભગવાન માં મન એવું પૂજા કરે ભાઈ પણ જ્યાં સુધી પૂજા કરતા કરતા કરતા એને પ્રગટ ભાવ આવે અને ધ્રુસકુ મૂકીને જ્યાં સુધી આંખમાં આંસુ ના આવે ત્યાં સુધી એની પૂજામાં સ્વસ્થાન ગચ્છ દેવેશ થાય નહીં બેઠા જ રીયા બેઠા જ રીતે બેઠા જ રીતે જ્યાં સુધી એમ થાય અને એને વિરહ નો અનુભવ થાય આંખમાં આંસુ આવે ત્યારે પૂજા પૂરી થાય આજે તો બસ આપડે ઘડિયાળ સામે જોયું છે દસ મિનિટ થઈ ગયો બહુ પૂજા થઈ ગઈ અધૂરી માળા હોય તો મૂકી દો મિનિટ થઈ ગયું બહુ થઈ ગયું હંકેલી મૂકી ગયો બોલો પાંચ પારા પાકી હોય પાંચ નામ લેવાના પણ નહીં તને હંકેલી મૂકીને તરત આમાં એની પાંચ માળા કરી હોય એમાં તો માળા ધગી ગઈ હોય પાછી એટલે કાષ્ટકી લાકડાની માલા ભાઈ હે કાષ્ટકી બીચમે ડાલા સુત માલા બિચારી ક્યાં કરે જો ફિરા વાલા કપૂત એવા માળા બિચારી શું કરે એને પ્રગટ ભાવ આવે ને આંસુ આવે ત્યારે માળા પૂરી કરે એવો ભાવ છેલ્લી અવસ્થા છે ભજન ખૂબ કર્યું એ બાપાએ હવે પથારીએ સુતા છે છોકરાઓ પૂછ્યો એમના દીકરા રામભાઈને બધા બાપા કેમ છે બસ બહુ સારું છે બસ મહારાજનું ભજન કરીશ એમ હા મહારાજના દર્શન થાય છે હા મહારાજના દર્શન રોજ થાય એમ હા આવે છે જાય છે આવે છે જાય છે ઓહો શું મહારાજ કઈ વાત કે છે કે છે વાતો કરે છે શું કે છે કેવાની ના પાડી છે કેવાની ના પાડી છે બોલો આવે છે વાતો કરે છે બેસે છે આનંદ છે કેવાની ના પાડી છે ઠીક અને એમ છેલ્લે દિવસે વાતો કરીને દોસો વયા ગયા આ જો આ છે જ એટલે કોઈને એમ ન થવું કે ગરડા હોય બધા અવાજ હોય એવા નથી મે ઉપચાર પણ બતાવ્યો છે એકસો ને એક ટકા જેવી વાત છે તે પાળશે એ રીતે જીવશે મને ઘણા ઘરડા હોય કોઈ પૂછ્યું હોય તો હું એને કઉ છું આ તમે ચરિત્ર હું હમણાં તમારી પાસે જ મેં બે ત્રણ ભાગો બધા મંગાવ્યો ને પુસ્તકો મેં હરીચર લાવી દો ભલે હજાર રૂપિયા થાય તમે લાવી દો એ મારે ઢોસાને જ આપવાના છે મને લો આ કરો તમે મને પૂછે તો હું એને બતાવું ભાઈ પુસ્તકો હું લાવી દઉં અને એવા કેટલા આપણે કીધું પછી એ પ્રમાણે ચાલ્યા શાંતિ પણ પાછું જે ના પાડી મૂકી દેવું જોઈએ નહીં ઘરડા તો બ્રશ કરતા ત્યાં તો એને ન્યુઝ ચેનલ જોઈ લીધી હોય એનું ન ટળે ભાઈ એને પછી આ રસ બધા કરવાના હોય એ બધું ન ટળે બસ એને તો પછી આજ કરવાનું છે આજ કરવાનું છે કરે ચરિત્રો ના કરે આપણે ખંભાત વાળા मना बापू जी जसू बापा बस अवस्था गया व्यवहार व्यवहार नही भाई अख बस कथा साबड़े माला करे वंदू न पाठ अद्भुत चमत्कारिक આ મૂર્તિ પદો છે ભાઈ કરવું જોઈએ પણ ભાઈ મને એ નથી સમજાતો ઘણા લોકો ઠાકોરજી પાસે બેસીને કીર્તન ઉપાડે તારે માથે નગારા વાગે મોત ના રે અંતે જવું છે એકલા રે તરવા રે અંતે જવું છે કોને સંભળાવો તમે ઠાકોરજી તારે માથે નગારા વાગે મોત તારે અંતે જવું છે એકલા તમે ઠાકોરજીને સંભળાવો અરે ત્યાં મૂર્તિ સામે બેસીને સોનેરી મોળે યુ સુંદર હે સોનેરી મોળેયું ત્યાં તો છોગા હલવા માંડે આમ કરવું જોઈએ સવારના ઉઠો પથારીમાં બેઠા હોય તો સુતા ઉઠી છે બે પદ કંઠે હોવા જોઈએ અને નખથી શીખા મૂર્તિનું ચિંતવન થઈ જવું જોઈએ હા ઉઠી સુતા ભલે થોડું ઝડપ બોલો આ કરીએ છીએ એટલે કહીએ છીએ પણ એ કરવા જેવું છે એવો આનંદ આવે ભાઈ સવારના ઉઠતા વેજા મૂર્તિ યાદ આવે અને સુતા ઉઠીને પદ એને બે પદ મનમાં બોલાઈ જાય મૂર્તિને એક એક ચીન જોવાઈ જાય ઠાકોરજીને પછી આપણે કહી લો પ્રભુ હવે દાંત ને સ્નાધિક વિધિ પધારો હવે અમે કરીએ તમે કરો એમ દી ઉગે કેવો મધુર થાય કરવું નથી કાંઈ પછી સાધુ ચોંટવું છે આમ થાય છે ઘઉના બાજરાના પછી ના ડાભોળિયા ગરી જાય ડાભોળિયા જુવાના બાજરાના ઘાસના ડાભોળિયા ગરી જાય ને અણીવાળા એ પછેડીમાં ચાદર માં ખૂબ ઘૂસી ગયા હોય અને પછી એ ઓઢીન સુના બાપ ની તાકાત છે ઊંઘ ખાજવણી અડી ગયું હોય ચાદર પછી કોઈ સુવાનો પ્રયાસ કરે આ સંસાર છે એ ખાજવણી ના બધા સુયા જેવી છે એમાં આખોથી આળતવું આખો દી એ જ કરવું અને પછી જયારે પૂજામાં બેસવું થોડી વાર મરવાનું હોય ત્યારે શાંતિનો અનુભવ કરવો ક્યારેય ના થાય ભાઈ એ તો પેલા આ બધું મૂકી દેવું પડે અને નિવૃત્તિ મનમાં લઈ અને હરિભજન કરવું પડે પણ ઘણા ઘરડા થાય ને ઓયલું આમ કરે છે ઓલું આમ કરે છે પેલું આમ કરે છે તું હું ને તું શું કરવું છીત કઈ એ તો બધા જેમ કરે છે એમ કરતા જ રહેવાના છું એમાં કોઈ સુધરવાનું નથી તું બગડી ગામ આપણું કરી દો બસ એટલે જે કરશે એને થશે તય ભાર્ગવભાઈ બાપુજી બસ કેવી બસ મૂર્તિમાં લઈને આંખો બંધ કરીને બેઠા વ્યવહાર એની પાસે કાંઈ વાત થાય જ નહીં જયારે આવો કથા મેહમાન આવે ખબર પૂછવા આવે તો તરત કેસેટ ચાલુ કરો સાંભળું સાંભળે સાંભળે તેના જીવનું સારું થાય અને બીજું જાય તો આના સારું થાય એવો છે ને તો આ માણેકવાડા માં એક સાધુ છે એને એક જણા આવી અને પૂછ્યું આ બધા કેવા બધા હોય છે બધા આમ તમે જોયા જાવ કટગુંદી ઠળિયા જવા હોય બધા આવીને કે કેમ છો બાપુ સીતારામ તમે સીતારામ સીતારામ કેમ છો સારું છે એમ બાપુ તમે ઉઠો ક્યારે તો ઊંઘ ઉઠે ત્યારે ઊંઘ જાય તો તમે જમો ક્યારે ભૂખ લાગે ત્યારે ભૂખ લાગે એટલે જમી લઉં એમ હા તો તમે પાણી ક્યારે પીઓ તરસ લાગે પાણી પીવું એમ તો તમે સૂવો ક્યારે બસ ઊંઘ આવે ત્યારે સુઈ જાઓ તમે ધ્યાન ભજન ક્યારે કરો બસ તું જા એટલે કેવી મજાની વાત ભાઈ ભજન કરવું જોઈએ આ બધું તો સંસારમાં ચાલ્યા જ કરવાનું છે ભજન કરી લે એ કામ નું વ્યવહારમાં તમારે મને સંસારી ક્યારેક રજાના દિવસો ભજન કરવાનું નક્કી કર્યું હોય દસ પંદર આવે બે પાંચ આવે હરવા ફરવા લઈ જવા હાલ ને ડ્રાઈવિંગમાં જ છે નૈયા જ છે અરે ભાઈ ઉપાધિ છે પણ ઘણા એવા નવરા દિવસો હોય છે ત્યારે પણ ભજન કરતા હો તો થાય નહીતર ના થાય એવું એ વાર્ગ પપ્પા છેલ્લે જો એને શરીર એકદમ પેલું થઈ ગયું તો ભાર્ગવભાઈને એમણે કીધું બેટા હા જાઓ સભામાં જાઓ સાંભળવા છે ખંભાત અમદાવાદ આવવાનું સભા સુરત સભામાં આવવાનું મોકલી બોલો અરે મને કાંઈ થવાનું નથી તમે જાઓ હા જાઓ એ કથા સાંભળી ગયા પછી થોડીક વાત છે મારે જાહેરમાં કેવી બહુ ઠીક નહી હા ભણી બાપા કથા સાંભળી હોય ને પાછી સાંભળે શું આવ્યું એ સાંભળે આવી અને એની કથાની લગ્ની મૂર્તિ ની લગ્ન અને પછી નવમી હરિજયંતિ દિવસે બાપા દેહ મૂકીને ચાલે આવું છે જો આ માયાનંદ સ્વામી આવ્યા છે શ્રીજી મહારાજ આવ્યા છે મારા ગુરુ આવ્યા છે હું જાઉં છું આમ જાય કરે તો થાય છે હ કરે તો થાય છે ગોખરવાળા મોટા એક બે વાત કરીશ મોટા ગોખરવાળા ત્યાં રણછોડ બાબા બઉ સારા હરિભગ ટૂંકમાં વાત કરી બાલમુકુસજી સ્વામી ગુણાતી સ્વામી ના અગ્રશીષ મહાકૃપાળો ગોખરવાળા રણછોડ બાપા સારા હરિભક્ ભાવ હોય એટલે કીધું બાપા વડતાલ ઉત્સવ સમય છે તો જાય છે તો હાલો તો કે સ્વામી મારે તો પાંડુ રોગ થયો છે એટલે લોહીની હિમોગ્લોબિન ઘટી જાય ને એ પ્રકારનો રોગ શરીરમાં નબળાઈ રહે જમવાનું ધ્યાન રાખવું પડે આ બધું થાય હું આ ઉત્સવ સમય ભીડમાં કેમ બાપા આવું બધું એટલે હું આમ રહું તો અમારી ઈચ્છા છે કે તમે વડતાલનો ઉત્સવ સમય કરો પણ મા મારા શરીરનું આવું છે એમ ના અમે તમારું ધ્યાન રાખશું સાધુ ને એ હરિભગત કેટલા ગમતા હશે નહીંતર આ કોઈ લઈ જાય જો બાપા તમે જરાય ઓછું લાવવામાં સાધુ તમને ગરમ ગરમ રોટલી કરી દેશે તમને ભાવતું શાક બનાવી દેશે તમને જમ્મુ જે બનાવી દેશે પણ અમારી ઈચ્છા છે તમે વડતાલ સમય આવો તો મા બાપ તમારી ઈચ્છા આવે છે હે આવું હેત જો કોઈ સાધુ નું મળી જાય ને તો કામ થઈ જાય બાકી ઘણા એવા હોય છે આપણી પાસે બે હેત ગમે ઘણા એમ થાય કે જાય તો સારું એ નક્કી પોતે કરવાનું છે તો ચાલો તમે અને બાપા તૈયાર થયા ગયા વર્તાલ સમય ખુબ આનંદ આવ્યો કરી દે વિચારો વિચારો બિચારો સેવા કરો જમતું ભોજન આપે સાચવે સેવા કર બાપા સુખેથી લાભ લીધો કથા વાર્તા દર્શનો બધો એ જૂના જમાના એ સુખ બીજી પેઢી શું એમાં કહેવાનું હોય પછી તો છેક સુરત ગયા તો ત્યાં હે લઈ ગયા સુરત ભરૂચ વડોદરા અમદાવાદ અને ગઢડા દર્શન કરીટા આંકડીયા તો હવે તો નજીક થાય ગોખરવાળા એટલે રણછોડ બાપા પાઘડું બાંધ્યું થેલી લીધું હાથમાં પૂજા ની બધી હાથમાં લાકડી લીધી સ્વામીને કે મા બાપ રજા આપો ગામ નજીક આવ્યું હૈયું ભરાઈ ગયું આટલા દિવસ સાધુ પાસે સેવા કરાવડાવી છે બહુ ઓછું આવે છે હવે સાધુની પાસ સેવા નથી કરાવવી મને ઘરે જવા દો હવે હું પહોંચી જઈશ અને બહુ ઓલું થાય છે સંતો પાસે સેવા કરાવી જેની મારે સેવા કરવી જોઈએ ભગવાન જેવા સાધુઓ બધાય એ મારી સેવા કરી છે મને બહુ ઓછું આવે હજીક છે જવા દો ंद स्वामी जी के बापा घरे जाऊ घरे धाम अरे गया अरे धाम देता हो नहीं। नहीं। तो मार्ग घरे जापा आप जाती मुकी दिया थे आज दशम से काल एकादशी है काल एकादशी श्रीजी महाराज तमाम तेड़ आने धाम में लई जासो વાપે થેલી મૂકી દીધી બેસી ગયા દસમીની રાત ગઈ સાંભળજો સંતો બીજા પૂજા પાઠમાં નસે તાપે છે એમાં જબકારો છ આ ત્રણ છગલા સહજાનંદ દયાળુ ભરવું પધાર્યા દર્શન થયા જેવું આમ શરીર જીવ છૂટો થયો મહારાજે લીધા એ જ વખતે બાપાને સંકલ્પ થઈ ગયો સાંભળજો એટલે બાપા ને સંકલ્પ થઈ ગયો અરે મારા ભાઈ ડાયા ભેળું ન થવાનું મારા ભાઈ ડાયા મારે ભેળું થવાનું નહીં એટલો સંકલ્પ થયો મહારાજ મૂકી જતા સચેત થયા આંખમાં આંસુ આવી અરે મેં આ મારે ક્યાં જરૂર હતી આ શું થયું ગુણા બાલમુકદાસજી સ્વામીને ત્યાં ખબર પડી ગઈ એકદમ આવ્યા એલા બાપા તમે આ શું કર્યું મા બાપ આ મને છેલ્લે ડાયો સાંભળી ગયો એ મને એની હારે એવું થયું મારી દીકરી છે ને એ દીકરીને મારે ભેંસની એક પાડી એને આપવાની હતી એટલે મારે વાત નથી થઈને એ બધું યાદ આવ્યું એટલે મને મહારાજ મૂકીને જતા રહ્યા છે રોવા મિડ્યા બાબા રડવા મી મારી ભૂલ છે તમારી કરુણા કોઈ પાર નથી પણ મારી ભૂલ છે બાલમુકુ સ્વામી કે બાબા જરાય ક્ષોભ કરો માં જરાય પેલું દુઃખ લગાડો માં પિતમ્બરભાઈ ને તેડ બહુ આગળ પટા પિત્બરભાઈ ત્રિવેદી બહુ સારા હરિભક્ત એને બોલાવ્યા તાબડતો બેસો કાગળ પેન લ્યો સંત દયા કરે ત્યારે કેવી કરે છે તમે જો કાગળ પેન લ્યો બાલ મુકુદાસજી કે કાગળ પેન પિત્બરભાઈ લ્યો અને રણછોડ બાપાને પૂછો હું જાઉં છું પૂજામાં એને જે જે ઈચ્છા હોય એની બધી લખો આપણે પૂરી કરશું પણ બાપાને ધામમાં મોકલવો છે આ થાય આ થાય હું કઉ છું ઘણા લોકો કેતા હોય છે ગુરુ ની જરૂર નથી વચમાં બચેટીયા છે દલાલ છે દલાલી ચૂકવાની શું જરૂર છે ક્યાંય ને ક્યાંય ત્રણ માળ ફેંકીને ઘણા એવી વાતો કરે કોઈ નો મળે ફલાણા ગુરુ કરો ભગવાન ગુરુ માનો આના ગૌરવ માનો વાત સાચી હાલો ન મળે કરીએ આ બરાબર છે પણ આ કામ મૂર્તિ કરી દે આ કરી દે અરે આ બધું એવું બહુ કઠોન છે સામે કોઈ પાત્ર સાચું મળવું જોઈએ એની પેલું નહી એમાં કાચું નહી એમાં જેવો તેવો ન ચાલે સાચું પાત્ર મળવું જોઈએ પણ જે કામ જીવતો ગુરુ કરે એ બીજા ન કરી શકે બાલ મુકુદાસ સ્વામી બધું પીતામ્બર પાસે લખાવડાવ્યું લખ્યું ભેષની પાડી દેવી છે આમ છે તેમ છે બધું લખ્યું સારું લ્યો ધોર બાપા આ તમારી ઈચ્છા પૂરી કરી દેવામાં આવશે અને તમારા ભાઈ ડાયા પણ બોલાવા મોકલ્યા છે એ આવી જામમાં જવાનું છે તમને કહ્યું બસ બીજા દિવસ નો પ્રવાસ બાર વર્ષનું ટાણું બાપા સગડીએ તાપે છે ભજન કરે છે સાવધાન છે એમાં જબકારો થયો સહજાનંદ સ્વામી પધાર્યા અને જય સ્વામિનારાયણ કઈને રણ છોડો બાપા ભાઈ એ પિંડ રહી જાય તો શું કરવું આંખમાં એક આવું કણું પડે તોય આંખ આપણને દુખ આપતી હોય તો આવડો મોટો લડ્ડો આંખ માં હોય ફેરવી ને નાખ્યો હોય તો શું થાય એક જણા ને છે ને ગોળી વાગેલી ને એટલે મરી ગયો એટલે પછી એમ જોવા માટે છેલ્લે આવે ને સંસ્કાર ના સ્મશાન એટલે કે બાપુજી ગુજરી ગયા તે આયુ જોયું ખુલ્લા હતા અહીંયા લમણામાં આંખ ઉપર થોડે છેટે ગોળી વાગેલી અને બાપા ધામ માં મરી ગયેલા એટલે પેલો જોઈને કે ભગવાન દયા કેવાય આંખ તો બચી ગઈ હવે તારે આંખ રાખીને શું કરવી પેલો વયોગ્ય નું કઈ ભગવાન ની દયા કહેવાય એમ ઘણી વાર આપણે નથી બચાવવા જેવું એને બચાવીયે છીએ અને જે બચાવવા જેવું છે એને બચાવતા નથી બચાવવા જેવું ભગવાન ભગવાન સ્મરણ છે એ જે બચાવી લે અને તૈયાર થાય પડપળ એ બહુ મહત્વનું છે ગમે ત્યારે આવે બસ સ્ટેન્ડમાં તમે ઉભાવો બાવન નંબર બસની રાહ જોઈને ઉભાવો બસ સ્ટેન્ડમાં તો બસ સ્ટેન્ડમાં તમારા ભાઈ બંધો ઓળખીતા પડખીતા જે આવે એ હસો બોલો વાત કરો વ્યવહારની દુકાનની ખરીદી લેની દે ધંધાની બધી વાત કરો પણ જેવી બાવન નંબરની બસ આવે ત્યારે હલ્લો બાયબાય કરી નીકળી જાય કે નહી હે બસ એમ સ્ટેન્ડ ઉપર ઉભા બાય આ સ્ટેન્ડ બાય કે ઇંગ્લીશમાં સ્ટેન્ડ બાય આવે ઉપડી જવાનું આવી તૈયારી પણ એ સમજી જાય ને થાય વાંક્યા માં બનેલી ઘટના વાંક્યાના એક માજી ડોસી વ્રત એની દીકરી તરવડા પરણાવેલી એટલે માજી દીકરીને મળવા આવ્યો હરિભગત માજીઓ બહુ સારા દીકરી પણ સત્સંગી તરોવડા આવ્યા બસ નીચે ઉતર્યા એટલે માજી થયું અને હવે આવી જ છું તો મંદિર છે ત્યાં જુના વખતથી બાલમુકુદાસ એના બનાવેલા હવે તો બધા નવા થઈ ગયા છે આવી છું તો મંદિરે દર્શન કરતી જાઓ પછી અવસ્થાના થાક હોય પ્રવાસના બસના થાક હોય પછી અવાય ન અવાય રાત્યા પછી અવાય ન અવાય આવી છું તો દર્શન કરતી જાઉં આવ્યા સહજાનંદ સ્વામી પ્રભુના શ્રીજી મહારાજના દર્શન કર્યા ચિત્રપટ મૂર્તિ ધરાય ધરાઈને વાલાના દર્શન કર્યા શાંતિ થઈ પછી માજીને વિચાર થયો હવે આવી જ છું ને તો બે પાંચ દસ માળા એ કરતી જાઉં પછી સાંજે અવાય ન અવાય થાય માળા ન થાય અહીંયા પોચાય આવી થયું તો થાંભલી ટેકે બહુ થાક્યા પૈક્યા માજી હાથમાં માળા લઈ અને મેળા માળા કરવા મૂર્તિ સામે જોઈ માળા કરે એમ જ પાંચ છ માળા થઈને જબકારો થયો મૂર્તિ સહજાનંદ સ્વામી પ્રગટ થયા માજી ને હાલો હું તેડવા આવ્યો છું માજી કે બાજુનું જોયું બેન એ બેન આમાં પૂજા છે મારી દીકરી છે ને એને આપી દેજો શ્રીજી મહારાજ મને તેડવા આવ્યા છે હું જાઉં છું જય સ્વામી નારાયણ કઈ કેવું કહેવાય ગામડાના અભણ મહિલા પણ તૈયાર કેટલા આ પૂજા છે આ મૂર્તિ છે આમાં બસ આ મારી દીકરીને આપી દેજે મહારાજ આવ્યા છે હું જાઉં છું જય સ્વામી એમ કીધું નહીં હું મળવા આવી છું તો ઘરે પહોંચી જાવ દીકરીનું મોઢું જોઈ લવ એ છોકરા ના દીકરાનું મોઢું જોઈ લો પછી મારા તમે તમારે મને તેડી જાય જો ના આજો પૂજા આપી દઈજો હું જાઉં છું કેટલા સ્ટેન્ડ બાય કેવાય કેટલા રેડી તૈયાર આ જંગ જીતી ગયા કેવાય એને પછી વાસના ના પિંડ નડ્યા નહીં બધું મુક્ત થયા એટલે અંગમ પલિતમ અંગમ ગલિત પલિત મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતી ગૃહિતા દંડમ તદપિન મુષા પિંડમ પણ ભજ ગોવિંદ ભજ ગોવિંદમ ગોવિંદ ભજ ગુટ મતે દુઃખ આવે પરિસ્થિતિઓ આવે વિષયોના ભોગ હોય જે હોય એના બધા વિચાર કરવાનો દર્શન કરવાનું અને એમાંથી પાછા વળી ભગવાનમાં જોડાવાનું વાસના નિવૃત્ત કરવાની અને ગોવિંદનું ભજન કરી લેવાની વાત શંકરાચાર્યજી કરી છે શ્રીજી મહારાજ આપણા ઉપર કૃપા કરે કે આપણને આ વાત સમજાય અને એ પ્રમાણે આચરવાનું બળ આપે એટલી પ્રાર્થના સાથે વિરમ્યે સહજાનંદ સ્વામી મહારાજ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 गुरूकुल परिवार यूट्यूब चेनल छेग्यूलर अपडेट मे बेल आईकॉन पर क्लिक करो आम करने ततत सारी प्रवृत्ति साथ देवदर्शन उत्सवों सतत जड़ाये रहो